ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે આરંભમાં સ્વપ્નમાં સ્વપ્નમાં શું યાદ આવે છે માનજો ત્યાં મન ફસાયેલું છે મનની પરીક્ષા સ્વપ્ન થી થાય છે સ્વપ્નમાં ભગવાન ના દર્શન થયા છે અદિતિમાતા સ્વપ્માજ વંદન કરે છે યજ્ઞેશપુરૂષાચ્યુત પાદર્થશ્રવશ્રવણ મંગલનામધે આપન્નલોકવૃજીનોદયાદનુધીશ ભગવન સી દીનનાથ વારંવાર વંદન કરે છે પ્રભુએ આજ્ઞા કરી આંખ માંથી પુત્ર રૂપે આવીશ ભગવાનની આજ્ઞા થઈ છે અદિતિ માતા નારાયણ ધ્યાન કરવા લાગ્યા છે અદિતિ શબ્દ નો અર્થ છે નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ મન જયારે નારાયણ મન એ મિત્ર છે જગત માં શત્રુ કોણ છે મન એ શત્રુ છે મન ખરાબ વિચાર કરે મન કામ સુખ ચિંતન કરે તો મન શત્રુ છે મન પરમાત્મા નું ધ્યાન સ્મરણ કરે તો વ્રત નું લક્ષ્ય એ છે જગત ની વિસ્મૃતિ થાય ભગવાન ના દર્શનમાં સ્મરણ માં થાય મન નારાયણ આકાર બને માટે વ્રત કરવાનું અદિતિ માતા નારાયણનું સતત ધ્યાન કરે માસ પરિપૂર્ણ થયા છે આજે બ્રાહ્મણો ને આનંદ થયો અમારા ઘેર ભગવાન આવવાના છે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિ કુંડ અગ્નિ બહાર આવે પરમાત્માના દર્શન કરવા છે પરમ પવિત્ર ભાદ્રપદમા અભિજીત મુહુર્તે માતા અદિતિ ના સન્મુખ ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે કશ્ય સમયે મધ્યાન સંધ્યા કરવા માટે ગંગા કિનારે દેવો જય જયકાર કર્યો છે આજ મારા ઈષ્ટદેવ છે ગાય નો જપ કરતા આજ સ્વરૂપ ધ્યાન કરું મારા ઈષ્ટેવ મારા ઘેર આવ્યા જય જય કાર કર્યો છે માતા પિતા ને સ્વરૂપ નું ભાન કરાવ્યું અને તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર સાત વર્ષના વટુક બ્રહ્મચારી શ્રી વામજી મહારા અજી ન દંડ કમંડલુ મે ુચિરપાવનવામનમૂર્ત મિતજગત્રયાયિતારએ નિગમવાક્પટવે બટવે નવા અભ્રશ્યા શુભ્રયજ્ઞોપી સત્કૂપી પીતકૃષ્ણાજીનશ્રી riman narayan nara ninaarayana naarayana naarayana ninaarayana aa lakshmi naarayana naarayana naarayana aa shaktya naarayana yeo narayana narayana narayana narayana narayana shaktya narayana na મહાબલ ને રક્ષે મહાચલ મહા તો દુષ્કાળ નો સામનો કરવાની ઘાત આપડે વાહીએ ભગવા ગિરી જણ કી જય દ્વાકા સખી What the... I... તદ્વર્ભિ વિભૂષણાયુભૈ અવ્યક્તચિદ્યક્તમધાર્ધ બહુવતે નહી વસવા મનો બટુ સંપ્યતો નટ અતિશય કૃપા કરે છે સત્સંગ એજ મોટું તીર્થ છે સત્સંગ તીર્થ માં સ્નાન કરે એનું મન પણ શુદ્ધ થાય લોકો ચારે ધામધરતો નથી સત્સંગ તીર્થમાં સ્નાન કરે ભક્તિ માં બાધક નથી સાધક પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્મા ઋષિ સ્ત્રીને ધર્મ પત્ની માની છે સ્ત્રી ભક્તિ નું સાધન છે સ્ત્રી કામ પત્ની નથી પતિ પત્ની એકાંતિ વાચન કરે એકાંત માં જ મન બગડે છે એકાંત મળે ત્યારે સાધારણ માનવ પાપ કરે છે બગડેલા મન ને એકાંત માં જ સુધારવાનું છે પતિ પત્ની નો પવિત્ર સંબંધ સંસાર સાગર આપણા શાસ્ત્રોમાં સંન્યાસ મહિમા બહુ વર્ણન કરે પરમાત્માના માટે જે સંસાર ના સર્વ સુખ ન્યાસ શબ્દ અર્થ છે ત્યાગ કરે જેનું જીવન કેવલ ભગવાન ના માટે મહાત્મા બ્રહ્મચિંત કરતા સારું છે ભગવાનના બધા જ અવતારો ગ્રહસ્થ ના ઘેર થયા છે સાધુ સંન્યાસી ના મઠમાં ભગવાનનો કોઈ અવતાર થયો નથી સંન્યાસી મહાત્મા બ્રચિંતન કરતા બ્રહ્મ રૂપ થાય છે ભગવાન ને તો જગત માં અવતાર ધારણ કરવાની ઈચ્છા છે ગ્રહસ્થાશ્રમ પવિત્ર થાય કોઈ પવિત્ર ઘર દેખાય તો ભગવાન આવ્યો ક્યાં જાય ગ્રહસ્થાશ્રમ બગડી ગયો પતિ પત્ની સાવધાન થઈને લગ્ન કરે સાવધાન થવાનો અર્થ એ જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવ સ્થિર કરવાનો છે મન પવિત્ર રાખવા માટે લગ્ન છે જગતના સ્ત્રી પુરુષોને લક્ષ્મી નારાયણ ની ભાવનાથી જોવાની માનવ અતિ પાપ કરે મન પવિત્ર રાખવા માટે લગ્ન છે જગત સ્ત્રી પુરુષોમાં ભગવદ્ ભાવ રાખવાનો કામ ભાવને એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં સ્થિર કરવાનું છે ધર્મની મર્યાદામાં રહેવાનું છે વિવેક કામ સુખ ભોગવીને કામ વિનાશ કરવાનું છે ભક્તિ કરે તો એ પરમાત્માનો પિતા થઈ શકે છે તૈયાર છે ભગવાન નો અવતાર થાય છે એટલે શું થાય છે જ્યાં ભગવાન નથી ત્યાં ભગવાન આવીને ઉભા છે જગતમાં એવી કોઈ જગ્યા જ નથી જ્યાં ભગવાન ન હોય ભગવાનમાં જે અગ્નિ છે તે ગુપ્ત છે ભગવાન સર્વકાળ ને સર્વ માં છે છતાં જીવ દુખી છે જે સર્વ ભગવાન છે કોઈનું દુખ દૂર કરતા નથી સમાને ગુપ્ત છે સર્વ વ્યાપક પરમાત્મા ને કોઈ ક્રિય નથી એ નિષ્ક્રિય છે લાકડામાં જે અગ્નિ છે એનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખો બહારનો અગ્નિ અને અંદર નો અગ્નિ જ્યારે એક થશે ત્યારે જ્વાળા થશે તમારા હૃદયમાં નારાયણ છે હૃદયમાં જે નારાયણ છે એમનું નામ અંતર્યામી નારાયણ જે નારાયણ છે આંખના લીધે દેખાય છે આખ ને જોવાની શક્તિ મન આપે છે મન ને શક્તિ બુદ્ધિ આપે છે અને બુદ્ધિ પ્રકાશ અંતરયામી પરમાત્મા અંતરિયાની નારાયણ પ્રકાશમય છે મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રકાશ આપે છે ભગવાન ના દર્શન કરતા કરતા ભગવાન નામનો જપ કરો ભગવાન ને અંદર લઈ જાઓ ભગવાન અને ભડકો થશે જ્યારે જ્વાળા પ્રગટ થશે અંતર્યામી નારાયણ અને અર્ચા સ્વરૂપ નારાયણ બે જ્યારે એક થાય તમે ઘરમાં જે નારાયણ ની સેવા પૂજા કરો છો સ્વરૂપ નારાયણ છે આત્મ નિષ્ઠન આત્માન મંતરો યમયતી યમ શરીરમ સંતર્યામી અમૃત નારાયણ ત્યારે જ માયાનો પડદો દૂર થાય છે માયાનો પડદો દૂર થયો કે ભગવાન પ્રગટ થાય છે ભગવાન જન્મ થતો નથી ભગવાન પ્રાગટ્ય થાય છે સર્વ વ્યાપક પરમાત્માન કોઈ નું અજ્ઞાન દૂર કરતા નથી નારાયણ ને પ્રગટ કરો આજ અદિતિ નું સ્વરૂપ છે અદિતિ માતાએ બાર દિવસ પયો વ્રત કર્યું છે દૂધ ઉપર રહ્યા છે નારાયણ નારાયણ કરે છે કરવાનું વ્રત નું લક્ષ્ય એ છે સાધારણ માનવ નું મન વિષયા બન્યું છે વિષયા કાર મનોવૃત્તિ નો વિનાશ થાય ભગવાન કરવાનું કેટલાક લોકો એવું સમજે છે વ્રત કરવાનું એટલે સાબુ દાણા નું બટાકા ખૂબ ખાવાનો દાળ ભાત ખાવાનું નહીં સાબુદાણા ખાવાથી સાધારણ વ્રત થાય વ્રત નું લક્ષ્ય એ છે જગતની વિસ્મૃતિ થાય ભગવાનના દર્શન મન જેનું ચિંતન કરે છે તદાકાર બને વિષયો નું ચિંતન કરે તો વિષય આકાર બને છે મન પરમાત્મા નારાયણ નું ધ્યાન સ્મરણ કરે નારાયણ આકાર બને ત્યારે જ માયાનો પડદો દૂર થાય માયાનો પડદો દૂર થયો શ્રી વામનજી મહારાજ કી